સંતોષ થાય છે આ બધી વાત સમય જાય છે સ્વતંત્ર જેવું લાગે અનુભવ ભાઈ દાદા યાદ રે એવું તો કયું એકલાદ રહી જાને ગોપીઓ એકલા કોઈ આ તો દિગમ્બર ને શું યાદ રે દિગમ્બર કશું કચા નહી માને તે ભૂલાતું નથી એ લખાયો સાત નંબર લખાયો બે વખત મળી ગયો હા સારી હશે અને ન્યુયોર્ક ના એરપોર્ટ ઉપર તો એસી માં હતો બધું આ યાદ ના રે બીજું બધું ધર્મ સંબંધો યાદ ના રે આ સંસાર સંબંધો ઘરેથી ભૂલ એનું સગતા સગતા દાદા એટલે આ જ યાદ રે દાદા બધા દાદા કરશે ખરા દોડશે હા કઈ હાલ લાવશું ચાર નિયમિત થયું તો હાર થવું હોય તો ખબર પડી જાય ને બીજી જગ્યા ચડ્યો ખબર પડી જાય બદલાય મતર બદલાય જન્મ થી જ રોંગ વિલીફ આપવામાં આવે છે પ્રદાન કરવામાં આવશે પ્રદાન પ્રદાન કરવામાં આવશે જન્મ થી એ રોંગ દિલીફો એટલે પચાસ વર્ષ ના થાય પચાસ વર્ષ સુધી હવે રાઈટ દિલીફ તો અત્યારે આપે આપી પણ પેલી રાઉન્ડિફ નો ચેક તો કરવાનો રહ્યો બે હે રોંગ એ છૂટી પણ જે રોંગ બિલીફ નું જે અત્યાર સુધી જે વ્યવહાર કરેલો રોંગ બિલીફ પૂર્વક નો જ તો એનું શું થયું એ રાંગ બિલીફ ના કહેવાય એ સર કે સર તારે કોરી ના શક્તિ અને અસર ને કઈ દેવા શક્તિ પોતાની જુદી વપરાય અને અસર ન એટલે આખી શક્તિ છે રોંગ બિલીફ ની જાય ક્યાં બિલીફ રાઈટ બિલીફ ની ક્યાં જાય આપડે સ્ટેશનમાં અત્યારે જાય લોકો ને રંગબલિંગ થાય થોડું ક્યાં જાય ક્યાં પાછો થોડું ધાન થાય ખોટું છે આપડું કેવું જાય ક્યાં રાય બિલ્હી નું સ્ટેશન જોયું ને રાય બીલી શું છે ખબર નથી રાઈટ બીની સર્વાંગી ફોડ પૂર્વક રાઈટ બિલુપ બે હે બેસે બે ને બિલુપ બે પ્રસિદ્ધિ થાય સાર એટલે આત્માની પ્રસિદ્ધિ બે બધા પાસે ખબર કહે છે ને હા હે બીજા જે કહે છે ને તે મારે મારે આવું થઈ ગયું શાંતિ થાય મને અંદરથી ચેત અક્રમ વિજ્ઞાન નો એ જ પ્રભાવ છે તકુજ ના આવડતું હોય ત્યારે પૂરું પ્રાપ્ત થઈ જાય એક જ આવી જાય બધા પ્રકારના બદલ નું સોલ્યુશન એક જાય લાઈટ બિઝિક કોઈ પણ પ્રકાર પ્રોબ્લેમ હોય તો જ્ઞાન ના એવા છે કે સમાધાન આવી જાય જાય આપણું નામ તો અથેરીનું છે કેવું છે ચોપડી ને નથી હા તે પાંચ વાગ્યા આમ જોયે અને શબ્દો તો જ્ઞાની પુરુષે આપેલા પાછા અને શબ્દો બધા અથે આપ્યું એ તો પ્રત્યક્ષ આપેલું છે એટલે તત ક્રિયા ક્રિયા અનંતી ઉત્સવ એ આ વાક્ય બહુ બધું સમજાય તો ગાય છે ગાય છે સમજાય ને હવે સમજવું બધા સમજાવી ખરાબર એટલે ભાષામાં સમજાવે ભાષા સગવડ થી સમજાવી એટલે પોતાની જાતે પડશે એમ આ વાત એવું છે કે પોતાની જાતે છે અનંત જાણવામાં પરિણમે જાણવામાં એટલે કેરી જ્ઞે છે એને જાણવા માટે પરિણમે અનંતી અવસ્થા પરિણમેલી એટલે અનંતી અવસ્થા જાણવામાં પરિણમે પોતે એની અવસ્થાઓ સંપૂર્ણ રીતે જાણવાનું પરિણ એટલે આજુબાજુ બીટું બીટું આ જ્ઞાન કેવું છે આ પ્રકાશ કેવો છે આ બાજુ જાણવાનું પરિણમે આ બાજુ ના જાણી શકે એમ જોતા બંધ થઈ ગયું પ્રકાશ કેવો છે આ બાજુ નથી પ્રકાશ કરી શકતો બે બાજુમાં શું જ્ઞાન માં શું આપે બધું બધું છે દેખાયા ઇન્દ્રિય પ્રત્યક્ષ દેખાય છે બધું બધું દેખાય અને બીજું અનંતી અવસ્થા એના જેવી જ અવસ્થામાં કેરી ના જેવી જ અવસ્થામાં જ્ઞાન થઈ નામ એ પોતે કેરી કેમ થાય છે આવું થવા છતાં આટલું બધું ધમાલ થવા છતાં વિધતા નથી અને ક્રમ માં તો સંગ છોડો તો થઈ શકે છોડો ઘર દાય બધા છોકરા દેહ ને નાગો કરેલો કેવું આત્મા નાગો હશે કશું એને બે કરે તારી પરિયો મન વસ્ત્ર સંસર્ગો છે બાબતો એના હોય કેક્રમમાં મનવચન કાયા નહી સંગીત ક્રિયાઓમાં પણ અસર મૂળ હાથમાં તો અસંખ જ રહેલો હોય છે મૂળ હાથમાં તો અસંખ સ્વરૂપે જ રહેલો છે ને જેવું ચીત મારી વાત એક જુદે હું જુદો તો એવો થઈ જાય ઘરે તાર પછી જુદી જુદા તું તારી ગયા છો ત્યારે વાક્ય આવે છે એટલે આ જગત ને તું અડ્યો જ નથી જગત એટલે જગત તું અડ્યો છે જગત તને અડ્યું જ નથી પણ તને માન્યતા ભૂલ છે માટે તને વાગેલું લાગે છે એટલે જ્ઞાની પાસે માન્યતા છૂટી જાય તો તું જગન થી આપો છે નવું છે સર એમાં એટલે મૂળ આત્મા તો અસંગ રહેલો છે દિર્લપ જ રહેલો છે સારી માન્યતા ભૂલ છે એટલે કે રાગમાં શું મેગ કરતા રાગ બઉ હતું રાગ ના હોય તો આપે કસય પસીડ દેજ જય સયજમુગ જયજય જિં. છ�ાળશમજ જાં જાજય જાજય. છારશું જાજવય. છાર જિં જાજય જા આવ્યું અને આપણે પાણી ઉગડી હેરજ પડી જાયું જઈ ગયું અને તાપ પડે છૂટું પડી જાય આવડું ખડું ના પડે મને કસર નથી હા તો વિતરા કે અત્યારે ગુજરાત ના કહેવાય વિચો દ્વેષ કહેવાય વિચાર વીતો દ્વેષ દ્વેષ રહ્યો નહિ થોડા કઈ રીતે તારે માણસ આવે ને देह आधार करे के मन न आधार करे आत्म ज्ञान आखिर फल बहुत पड़ेला है आत्मा जो वस्तु है एक तो ज्ञा पास प्राप्त थी सकते जगत ना लोग आत्मा मैं अथवा आत्मा प्राप्त जे करने आचरी रहा है अथवा रोनगिरीफोट एक करता, करता। मूड़ आत्मा की गिरीफ उभी करो यही ताकू पहले की बात जाए मान्यता घना वर्षी पच्चीस वर्ष की आन्यता એવું આવી ગયા છે જગત ની માન્યતાઓ જગત ની આત્મા સંબંધ ની માન્યતાઓ અને જ્ઞાની એ માન્યતા ફ્રેક્ચર કરીને સાચી માન્યતા શું એ બતાવે છે જ્ઞાની आखू विगतवाणन आत्मा है कि नहीं आत्मा शु आत्मा के शंका करे शंका खुलासा आपे पाई रीते रहे अंगूठा स्वरूप है कि शुक्र आकारी है कि निराकारी प्रकाश स्वरूपे ज्योति स्वरूपे पीछे जगत विद्या ब्रह्म सत्य बेटा શું સંસારમાં કોઈ જીવ ને નિર્દોષ દોષી દેખે નહિ એટલે નિર્દોષ જ દેખે એ जो जगत ने दर वक्त नवाईता है ना है पुस्तक में आठवी आप बीजी आप लीधी से आठमी मतलब આજે અદ્વૈતું ઢીકરું તૂટી જાય છે ને અદ્વૈત થી ઢીકરું ટૂલી જાય અધ્યાય સારા હું આથી અભૈ એટલે અભેદતા શું કયું અભેદતા કયા થાય બે દોષ દેખાય થાય जीव जीव शीव, जीव अंतरत्मा परीवात्मा अंतरात्मा त्यार लक्षणों अंतरात्मा थी परमात्मा थे लक्षणों आ स्थिति में आवाज के बने बहुत डिटेल के પૂછવું પડે છે રાખભા શોખ છે બસ મુખ્યપણે જ્ઞાની ની મહત્વતા છે જ્ઞાની પુરુષ હોય ત્યાં વગર કઈ આ શક્ય જ નથી આત્માનું ભાન આપણું નહીં જોગાટ્રક કરી દીધું એ જ્ઞાની ને આપડે ફોટ ભરી દીધો ને ગામ થઈ ગયા બુદ્ધિ ના થાય તારે ચાલુ ગુજિયે કેમ બોલે આપે એટલે બોલે અહંકાર હોય તો આવે છે વાત એટલે આખું વિજ્ઞાન ज्ञान युनिवर्सली कहोतने मारो आइडिया एवं है कि आ विज्ञानी जगत ने खूने खूने पोचे मरी भावना मरी इच्छा जो कहो से मारु आज है ज्ञान घना चार केवल ज्ञान शास्त्री नहीं पड़ती पड़े आब्द वे रोजा वब्दीवत ग्रहण थी जाए પ્રશ્ન કરતા એને એની માન્યતા બધી કઢાવે છે હાલે ચાલે એ ચેતન છે કે એટલે જગત માં ચેતન જોયેલું એટલે કશું હાલે ચાલે એ ચેતન એવું બધું ચેતન કે પણ જેને દયા થાય છે જેને લાગણી થાય છે તે ચેતન નથી ચેતન નથી એ બધું પૂલ આખો અજય બી લાગે કે આત્મા તો જ્ઞાન વાળો છે ને વાળો કઈ જ્ઞાન અને વાળો થયું આત્મા પોતે જ્ઞાન છે પોતે જ્ઞાન સ્વરૂપ જ છે બધું જ્ઞાન વાળો એવું કે એ કઈ લખવાનું અને એમાં પાછું કહો કે આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે પોતે પ્રકાશ સ્વરૂપ જ છે એના પ્રકાશ તમે जा सको जाो देखी सको आखू आत्मा नवरूप प्रकाश स्वरूप है जरूर नहीं कार्य अवलंबन जरूर डूंगार आत्मा है आत्मा हूँ रहूच छु आप कहो आम पटेल એ મારા પાડોશી છે જે વ્યવહાર કરે છે ને તે હું જુદા છું સરસ વિગત આપડે એમનું ઇનામ આપીએ બધા ઇનામ ઉજવણી કરીએ મારો આઈડિયા એવો છે કે જગત ને ખૂણે ખૂણે પહોંચે મારી ભાવના મારી ઈચ્છા જે પોતે હાથ છે એ ઈચ્છા અને ભાવના માં જ બધાનું એ થાય અને એ ફળીભૂત થાય રૂપક માં આવે એ મોટા મોટું ઇનામ થઈ જાય અલૌકિક માં શું હોય ઇનામ અલૌકિક શું આપી શક્ય છે શું ઈનામ આપી શકે એમાં જે વસ્તુ અલૌકિક છે વસ્તુ છે એનામ જે વસ્તુ પોતે પણ આપની આપ મહેનત કરી રહ્યા છો આ સભ્ય સતત રોજા એવી જગત ને પહોંચે અને પાછા લોકો પણ એ માર્ગે ચાલી જે આપ કરવા માંગો છો ત્યાં સુધી પહોંચે એવું થવું જોઈએ નહી બધા મિ નહી આપના શબ્દો ગમે છે માટે અસર થાય છે ગમે છે સારું થયું મારા બઉ સારું આ જગત તો આગળ નથી અધ્યાત્મ ના આગળ વધવા દીધું નથી કારણ કે અધ્યાત્મ એવું હોવું જોઈએ કે આ બધા ના ગરમ એવું હોવું જોઈએ આ કરવા દેખાડે શું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકો દીધી છે પુષ્પા વ્ય અને ધ્રુવ એટલે ભગવાન ની છે એનું રૂપો પણ મૂકેલા પણ તે કામ નો લાભ થયો છે અત્યારે કઈ ને કઈ કામ લાગેલા જ નથી રહ્યા સરકાર બનાવી ગાયત્રી એની મૂર્તિ બનાવી સર લાલચું આમ તો થઈ જાય છે એટલે આ લોકો જેમ મૃત્યુ પુનર્જન્મ એનું જે આખું ફોડ પાડે છે ને આખું આજે બધા કે પેપરો માં મૃત્યુ પછી શું ને પુનર્જન્મ શું ને એ વાતો હજુ પહોંચ્યું નથી પેપર નથી હજુ તમે જગાજ નથી આપતા લોકો મિથા તો એટલું બધું એ થઈ ગયું છે ચાલી ગયું છે જગાજ નથી પેપર આનું જોર વચ્ચે ચાલુ શરૂઆત થઈ ગઈ થોડી થોડી થોડી થોડી શરૂઆત થઈ એટલો પે શબ્દ નહીં બીજો પાંચ શહેર થી નીચે સૂતર છે અને સૂતરવો રે તો શહેર ઉદરણ કેસી ઉત્તર જો તર હગાવે ને તો ઈઝીનેસ બોલવું પડે તને ઈઝી લાગે તેમ રે કને ઈઝી લાગી તને કેસુતર કે બીજી તરફ જવાનું કેસુતર બની જાય કદા આની જીતા લગ જાય બાહુતર તરફ એ બે વાણીઓ થઇ જાય આત્મા બે વાણ વાણી જાય અહંકાર એવો થઈ જાય અહંકાર એવો થઈ જાય ના એવું પ્રકાશ નીકળે એવો એવું પ્રકાશ નીકળ્યો પ્રકાશ કયું કે આ લોકો એવી ક્રિયા કરી આત્મા વસરાય દીધું આ લોકો શું હતું આત્મા કયું શું કહે રહ્યું जन्म पुनर्जन्म प्रिंसिपल कहो है दाखला मुक्या है तो शेर दाखला है शेरडी से અને ખાંડ ની ગુણ તૈયાર થાય છે આ બાજુ થયું કારણો બધી નાખ્યા જો પેલા અવતાર માં કપાઈ બીજા અવતારમાં પીસાઈ એમ થતા થતા બધા સેજી બધા અવતારમાં એક ખાંડ થઈ ગઈ इनु, इनु आ, आत्मा करे आत्मा तो मूल आत्मा तो डेवलपज है कपड़ा विभाग है डेवलपमेंट सुधी पहुंचे पार्लामेंटरी पद्धति नो फोड़ पड़े पुनर्जन्म एटिश कोजिश होवा कार्य बढ़ी उत्पन्न थाय चार वर्च्चे पार्लामेंटरी सभ्य बदा भेगा थी और परिणाम कार्य बोड़ी उत्पन्न थे आ योजना पार्लामेंट न सभ्य बदा भेगा ठराव थे पार्लामेंट एराव रही जाए सभ्य बदा चाल जाए यह ठराव योजना के रूपक में एक पी एक करे पार्लामेंट न सभ्य चाल ठराव रूपा में आया करें रीते आगरा भाव योजना थी બધા હજાર ટ્રાન્સફર કરી શકે તો મંજૂર થઈ પછી એટલે રૂપક માં આવ્યો કહેવાય બાળક તો વધી ગયા આવે નહી આજમાં આગળ નઈ આગળ આવે કીકરી ના જોઈએ આમ ના કેટલી સાડ ભારે નાતો ચક્કસ ચાલુ છે હા ચક્કસ ચાલુ છે ત્રણ રોગ પાછો કહી જાય દારૂ દુકાળ જાય તારી કઈ દુકાન નથી દારૂ તમે તો પૂરતું નથી સ્વભાવ છોડે અને આ કુલ કરીને આપે કઈ ફોટ છે નહીં બંધુ કયો તું કુડે તું મોટી મેલમ